સ્વામિનારાયણ તો કઈ વાંધો નહિ જગત માં હું થાય છે જાણવું દુઃખ છે સ્વામી નારાયણ આય નમો નમ દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતે દરબાર માં ઉગમણે દ્વાર વરડા ની ઓસરીએ ગાડી તક્યા નખાવી વિરાજમાન હતા ધોળી પાગ માટે બાંધી હતી ढ का खेस पहले कथा वंचावता वखार परम देश देश सभा ने बैठी सहजानंदी महाराज बोलिया एक प्रश्न पूछिए कहू बोलिया महाराज बोलिया पी सर्व विच कृषिका नहीं जुएन वृद्धपना जुए पदार्थ ने जुए जुते बाहि दृष्टि कर પદાર્થ ને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો પાછો નાખો એક બીજા જેમ નેત્રે કઈ જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપ ના સ્વાદ ને લે છે તેમજ રચના રચના ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયો કરીને વિશેષ સુખ ને છે ને જાણે છે પણ પોતે પોતાના સુખ ને નથી પોતે પોતાના રૂપ ને જાણતો નથી આ તો નવરા બેઠા હોય તમારે અભ્યાસ કરવો પડે પણ હવે આજ ક્યાંથી અભ્યાસ કરો વિશાળો તો હવે ના હાલે પણ કાઠા કરેલી હા એ કાઠા કરે કાઠા अतिशय गूर्खश मूर्ख सर्वे तुक मुनि ए आशंका स्वरूप जो हाथ मे पोलो तारी सुनि ए आशंका कर स्वरूप जो पोता हाथ मैं Mm. स्वरूप <laughs> mm. ने जुवा आदर कर न दीठ जीव माया ने आधी नई स्वप्न વિચારી ને અંતર દ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપ ને અતિશય ઉજ્જવળ જુએ છે અને તે પ્રકાશ ને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિ ને જુએ છે અને નારદાદિક જેવો સુખ્યો થાય છે માટે હરિભક્ત ને તો જેટલી કસર રહે છે તે થયું થોડીક ખામી બને છે થોડીક ખામી છે બધા ની રહે માતાપથી દાખલો કરે દેખે તમને છે તમે તો દેખો છો ને શું થાય પેલા પંદર માં અધ્યાય માં વાંચ્યું ને ઉત્કામ વાપીન વાતમ વિમુ પશ્ચિંતી જ્ઞાન વિષયો ભોગવે છે સ્વત્રુ સ્પર્શન ઈ પાછું આવ્યું કે યતન તો યોગ્ય નિશ્ચય પશ્યંતી આત્મા અવસ્થિત અકૃત આત્મા નો નૈન પછી અચેત એટલે બરાબર આમાં મેં વાંચતો હતો કે આમાં આવે કે પૂછી જ તમે ભોજન દેખો છો ખાયું છે કોણ અને આ ક્રિયા કેમ થાય છે એને ક્યાં દેખાજ કરવું એને કોઈ જો ખારું ખાટું તમદમું સારું નબળું ઈ જોયા કરો છો तो लेना रो कौन थे, ले थे, कौन शून ले ना तो कोई करे नहीं अपने आ ज्ञान जो करे ने बराबर तादृश थी जाए स्वामी न रही ज्ञान नहीं मैं तो देखी रहे કરવાનું જ એટલું છે ખબર રેવી પણ ખબર રહેતી નથી અમે આ કપડા બેદલ્યા પછી ખબર રેવી જોઈએ મારું કપડું કોણ છે એ યાદી નથી રહેતી એટલે તમારી અમે ખરાબ દેખાઈ પણ એને દેખાવું જોઈએ નથી દેખાતું પ્રલોપન વિસર્જન ગ્રહણન ઉન્મિશન નિમિશન નથી જોકે એક ક્રિયા માં એને જાણ ભણવું જોઈએ જાણ ભણું આમ આયા નો છે ને બરાબર એના થી પોતાના જે ક્રિયા કરતો હોય એના ગુણ ધર્મ ને વિચારી અને પછી એના અનુસંધાન માં થોડું થોડું રહેતો હોય દે એવું કહેવાય વિચાર જેટલું રે ને એટલું ફાચું ગીધાન અને જાણ ભણું નથી રહેતું એ બધું ખોટું જ્ઞાન એ પછી મોટો વિદ્વાન હોય તો રહેવું જવાય જો એમ તો હું તમારા કોઈ ને વખાણ નથી કરતો ઉલટો એટલા બધા હોય ફજત કરું તમને ખરું પણ હું મારા હૃદય કેટલું જાણતો જો અજાણ્યો માણસ આવી તમે એને જમાડ્યો એ જમ્યા ખરો રાજી પણ ખિસ્સા માંથી કાઢીને પાંચ રૂપિયા દેવા આવે તો કોઈ લીધે નો થાય તમે સંકલ્પ લેતો એ તો મારા ધ્યાનમાં કોઈ ન કર્યા ધોળે લુગડે ભક્તું છે એ ન લે ને સારો ત્યારે એ જમણ પણ આપડે આ લેવાય નહી એ નક્કી થઈ ગયું ને એટલા છે પણ હવે કોણ દેખે આ ઓટી નથી મળતું પણ ઈશ્વર ને ઘેરે બરાબર નથી એમ બપોરે તમે જમવા બેસો જમના જગત આખા જોઈએ કઈ ભક્ત અભક્ત એવો કઈ નિર્ણય નથી જમવા જોઈએ ભક્ત ની આખ એમ પડે આ મારો ખોરાક છે જ નથી તરત એમાં પોતાને યોગ્ય હોય તો લ્ય છે આપણને ન પચતું હોય એવું કોઈ પીરશું માંડા વિચાર કરવો જોઈએ એને તો પીરશું પણ મને નરશે મને નથી જોતું એક આરોગ્યતાની દ્રષ્ટિએ જાળવે છે એમ જન્મ મળી આરોગ્યતાની દ્રષ્ટિએ ભક્ત હોયના એના ધ્યાન રાખવું જોઈએ સગા સંબંધી કુટુંબ ગમે એની ભેળા રહેતા હોઈએ પણ આપણા આત્માને નુકસાન થાય એવી કોઈ ક્રિયા ત્યાં નોખું પડતા શીખવું જોઈએ પેલું ન મળી જવાયું હેલું ભળી જવાય ગયો તું કેમ મીઠો નો ઘડી પછી મને ખબર તો પડી જાય અત્યારે કેમ ઊંઠવા એ વાત હાથ આવી ગઈ પછી વ્યાજબી ગેરવાજબી ગેરવાજવી હોય તો એને ઠપકો ખાવો પડે વ્યાજ તો કરવું પડે એમાંથી પ્રલોપન ભલેપન કેવાય પ્રલોપન પ્રલોપન વિસર્જન ગ્રહણન ઉન્મિશન નિમિશન હતી બટકું મારવું આ ખોલવી ભક્ત ની ક્રિયામાં તો અનુસંધાનમાં જ હોય અહીંયા આંખ ખોલાય અહીં આંખ ન ખોલાય અહી આંખ નીચાય નહીં એ પણ એની દ્રષ્ટિમાં હોય રસ્તે ચાલતા કોઈક સુંદર રૂપ દેખાય કે સિયા દેખાય કોઈ પણ એ અમારો સાધુનો ધર્મ છે કે આ દ્રષ્ટિમાં નહીં જોવાય તરત આંખ નીચે થઈ જવી દેખાય તો ખરું નીચી આંખ થઈ જવી જોઈએ પણ દ્રષ્ટિ માંડી ને જોવે રાત્રિ નું હર્યું જાય એ નવ વાઈ પછી બતીઓ બંધ થઈ ગઈ બધા ઠીક વાળા સારું કર્યું રાત્રિ ને અમુક નાની નાની અવાજ વાળું સવાન્ય માણસો ચાલે તો આમ પ્રકાશ પડ્યો પટ્ટી દેખાડી સિનેમા બતાવવાની હોય શું પ્રકાશ પડ્યો એટલે દેખાના ઓહો આ તો મેં મારું કઈક લાગે છે પડખા વાળા ને પૂછ્યું સિનેમા એટલે સાધુ ને મેં કહ્યું બીજા ફેડા હતા ને આપડી ખુરશીઓ હારી જરાક લાંબી કરી નાખો લાંબી કરે એમાં તો ઉ આપડે એને બંધ કરાવડા મારી કાઢ્યું આવડો માં જોવા માંગે છે કે નથી મોગતો જો નક્કી થઈ ગયું છે પ્રલભન વિસર્જન વિસર્જન માં સમજો શું કહેવાય ગીતા છે ને વાંધતા કહેશો ને છું જવાબ દેવો ભૂલી જવું એ બોલે ત્યાં ખોટું પડે તો કઈ માન નો કઈ નડે પાછું ભૂલી જવું નથી પણ ઇસરોજન એટલે સંદાસ જવું પેશાબ કરવો એ બધું ઈસરોજન કહેવાય ઈ જ્યાં ત્યાં તો સારો લાગે જ્યાં થૂકે તો જ્યાં જ્યાં પેશાબ કરે તો એ બધી ક્રિયામાં જાગૃતિ જોઈ આ મારાથી થાય આ મારાથી ન થાય એવો નાની મોટી બધી એ જેમ તેમ મટકા ન મરાય ઘણા હોશિયાર હોય જોવું હોય મટકું મારતો જાય આમ જોતો જાય આમ જોતો જાય હોય એવા બઉ હોશિયાર માણસો હોય બધી ક્રિયા માં स्वरूप जव शू पोता हाथ मैं तब जवोरा स्वरूप ने तो बोलो आकना નથી કેતા આપડે હાથમાં હમેશા દેખો એ તો કઉ છું ને કે એ તો આ બધા બાહી દ્રષ્ટિ જોઈએ અજ્ઞા ને કરીને જાય છે એનું છે આ ઊંઘ માં ઓછો નથી ઊંઘમાં જાય છે ઘ એટલે શું આત્મા ઊંઘ એટલે આંખમાં છો હા તમારો હાથમાં અત્યારે આંખ છે જાગ્રદમ નેત્રસ્તમ વિદ્યાર્થ જાગતા હોય આવું આંખ બેઠા છે જોયા જાગ્રદન નેત્રસ્તંભ જાગદો હોય ત્યારે ક્યાં હૃદયમાં હ્રદયમાં પણ જાગતો હોય તે અહી આવીને બે જયારે અહીંયા આવવું આ રસ્તો છે રસ્તામાં વચમાં કંઠ આવે ત્યાં એક સેકન્ડ નો કેટલાક ભાગ જો જ રોકાઈ જવાનું તો જે પૂર્વ અનુભવ કર્યું હોય એના સંકલ્પ ભેળા ભેળા છે એ જે સંકલ્પ ત્યાં તે ટાણે હોય એ મૂર્તિમાન દેખાય એટલે સ્વપ્ન કંઠસ્થંભ સ્વપ્ને કંઠસ્થંભ અને ઘોર સુશક્તિ આવે ત્યારે હૃદય સ્થંભ હૃદયમાં હોય હવે હૃદયમાં જયારે ગયો ઈતો નથી જાગતો હતો તો અહીંયા નતો કંઠમાં હું નથી સ્વપ્ન છે બધા અને હૃદયમાં હતો ત્યાં હૃદયમાં ભગવાન રહ્યા એને અજ્ઞાન દશામાં સંબંધ થાય છે એમાં ભગવાન સુખ અનુભવાય જાય છે તે એવું અનુભવાય છે કે જાગ્રત જે પીડા ને વ્યાધિ ઉપાધિ એ બધા નષ્ટ થઈ જાય કે ભાઈ ઊંઘી ગયો હવે શાંતિ દુઃખ ઓછું થઈ ગયું એ ઓલાનો અજ્ઞાન દશામાં મેરાપ થાય ભગવાનનો એમાં દુઃખ માત્ર વયા જાય છે આવડા માનક ઊંઘ્યો ઊંઘમાંથી નથી એટલે અમાજ મરમ મહારાજે કર્યો અજ્ઞાન દશામાં આ હંમેશા બ્રહ્મનો સંબંધ કરે છે પણ અજ્ઞાન દશામાં કરે છે એ જો જ્ઞાન દશામાં એનો સંબંધ થાય જન્મ મરણ ને એ બધા દુઃખ હોય એને માટે આ બધો પ્રયત્ન વિકાસ છે લાકડામાં અગ્નિ રહ્યો છે મંથન કર્યા વિના બહાર નીકળતો નથી ભગવાન તમે મૂર્તિમાન બહાર જોવા દોડો છો પણ મંથન કરવાનું છે નીકળશે અહીંથી જે તેદી પણ અહીંથી નીકળશે મંથન કરવું જોઈએ એ મંથન કરવા જીવ કોઈ નવરા નથી એટલે અમે પણ સમાજ ને અનુકૂળ પડે ને હાજી હાજી કરીને દર્શન મંદિરના દર્શન કરો તમારું કલ્યાણ થઈ ગયું ત્યારે આવડો ત્યારે થોડી મહેનત મટી હજી આવ્યા મહેનત કરી આવ્યા દર્શન કરી આવ્યા પાંચ રૂપિયા ભેર કરી આવ્યા એટલે કલ્યાણ થઈ કલ્યાણ તો અહીંયા મંથન કરવાનું છે નિમિત છે ત્યાં જઈને જો અહીંયા નો જપ માળાના નાકા ગયા તે પણ બ્રહ્મ જ્ઞાન નો આવે બ્રહ્મ જ્ઞાન અહીં છે અગ્નિ લાકડા માંથી કાઢવો હોય તો બીજું લાકડું લઈને ઘસવું પડે ભાઈ ત્યાર પછી અગ્નિ નીકળે છે ઘર્ષણ માંથી ભગવાન નીકળે છે ત્યારે ઘર્ષણ કરવું એ હાથમાં હોય તો થાય થાય ને ઘર્ષણ ભાઈ હા આમ તો લાકડું ડર્યા કરો આમ કરો એમાં અગ્નિ નીકળે गट करने टाणु मूज कर नापालाल भाई मन कहिभा આમાં કો બેઠો છે એને ઉઠાડી મૂકો અગ્નિ નહી તમારો થાય મારે કેમ કરું કેમ તું ઉઠી જાય એ દોડું લઈને જ બેઠો તો પડી લો એ ખોટા માણસો આગળ જ બેઠો પછી બાપાલાલ ભાઈ મને કા તમે પછી કઈ ભગવાન દોડી આવ્યો ક્યાં બેઠા તમે તમારા જવાનું અહીં કામ છે ઉઠો ઉઠો એનું બધું તમારા વિના અટક્યો છે હે બરાડો પાડીને વાત કરી ઉઠાવી લેતા ઉઠાડી આમ જ બહાર ગયો તા ને થઈ ગયા હ કોણ સમજે બાપાલાલ ભાઈ જેવા પવિત્ર આત્મા હોય ભગવાન ને પ્રગટ કરવા હશે કેટલાક વાના એમાં મેળવવા પડે છે એક વાનુ નહી હો ત્યારે એ પ્રગટ થાય કેમ બાબુ આપડે તો વધારી દઈ જો રાખ ના પેલા રાખે નથી રાખ છે બીજો ભગવાન નો માર્ગ એવો છે આમાં બઉ સરસ થી આવી ગયો આજે અજ્ઞાન દશામાં હંમેશા બ્રહ્મ નો સમય કરે જો આવ્યું વચન આપણે આપણે બધા સુતા છે જીવ ભગવાન ના જાય એનો દેખતો નથી અન દરા સંબંધ થયો એ આપણને શાંતિ થઈ ગઈ હવે જો જ્ઞાન દિશામાં એનો સંબંધ થાય અનંત જન્મ ના પાપ વૈયા એની મહેનત કરવાની કઈ આ બધું કથા વાર્તાનો અર્થ આવો છે ને એક જ છે કેવલ આળસ દરેક ને આળસ સિવાય કઈ નડતું નથી પણ આળસ ને ઓળખે નહી દુખી આળસ ક્યાંથી આવી ક્યાંથી આવે કે કઈ એટલે આગળ નો વધે કોઈ બી નો વધી પડદા માં આવી ગયો એ પારસમણી ગમે એવું હોય પણ કપડા માં હોય અને પછી લોટાના દેડિયા કરો એમાંથી ઓનુ ન થયો એટલે આપણી ઉપર ચડેલા પૂટ એને કહેવવા જોઈએ ને અહીં થાય અગિશા લખી દઉિશામાં બ્રહ્મ નો સંબંધ કરે જ છે આપડે બધા એમાં એક ક્યાં આપણને ન ખબર આ તો ઊંચી ગયો આ તો હું બઉ મજા કર્યો સંબંધ કરી આવ્યો એનો કે થોડો થોડો જાતવા માંડે પણ યાદી દેનાર ક્યાં જેવા કાલે જેટલા જીત્યા હશે એના ઢોલ વાગતા હો થતું હશે ખાડા માં ફેંકાય જાય ખબર પડે નહી કેમ જોશુ ભાઈ કઈ નઈ તેમ આપણે આ જગત માન સન્માન હો મને થવાને ફેંકાઈ ગયો આ માર્ગ માં નું આ માર્ગ કોઈ એના માટે મહેનત નો કરો મંજીભાઈ ને છૂટા રાખવા માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયા ભગવાન ના સ્વરૂપ માં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજન માં બેસે ત્યારે ભગવાન માં વૃત્તિ એમાં ખુલ્લું આવી ગયું ક્રિયા ભગવાન રાખો એટલે જયારે ભગવાન અંબરવા બેસો તો નિરાંત આ તો કે ભગવાન માનસ પૂજા કરવા બેઠા લાદે ક્રિયા મળે ક્રિયા ક્યાં ભગવાન માં વૃદ્ધિ રેતી પછી બધા કેવાય મારી વીસ વર્ષ ત્યાં ખોવાઈ ગયું છે વીસ વર્ષ ત્યાં ખોવાઈ ગયું ખોવાઈ ગયું વીસ વર્ષ અને જેને ભગવાન માં વૃત્તિ રેવા લાગે તો કામકાજ કરે પણ રહે જો ભગવાન માં વૃત્તિ રાખી કામકાજ ભણાવો ત્યાં બરાબર રે ને ત્યાં તો અપ્રુપ જે ત્યાં પણ આમાં વૃત્તિ અભ્યાસ કરાવવો જોઈએ કરવો જોઈએ હોય વાત કઈ ભગવાન નોંધાય એમ ભાઈ પણ આમાં તમે અંદર અંદર તો કોઈ વાતો કરો નહીં ક્રિયાના રૂપાંતર ફેરફાર થતા હોય અને એની અંદર જે ભગવાન પણ આનું આજ્ઞા પણ અનુસંધાન વ્યાજ કરતું હોય વૃત્તિ કેવાતી છે ને બોલાય નઈ ક્યારે અનુસંધાન અનુસંધાન બોલાય એ તમે નાના માણસો માં એ સંકાર આ તો શાળોગ્રામ થઈ ગયા એને કઈ ક્રિયા થાય નહીં શાળગ્રામ થી ચટણી વટાય તો ચંદન ચઢાવવાય દુર એમાં લગભગ મોટા થાય એટલે સાળગ્રામ થાય કાલે આઈને એ બેઠો તામાંથી કોઈ મજાના ચરણાઈ ને પાડીને તો એ કોઈને ખબર પડે કેટલી વખત ટોપ લ્યો ભંડાર માંથી આવે અને બરોબર ધર્મશાળામાં જ લુસણીઓ હોય મારા પગ જ ન કરશે ચામડું ગાહી જાય પાસે કાયદા ને મારા એ ચાલે બરાબર કેટલી વખત કહીએ એટલું જ્ઞાન ના હોય હવે એને માણસ કેમ જેવા ભગતો પછી હું ભગેલા થઈ અને ચરણાઈ ને તમારા પાડી વહેતા થઇ જાવ એટલે અમારે તમારા ચરણારવી વાળવાન પૂજવા તમારી સેવા કરવી લો તમારા ચરણાર્વી પછી તો આ ઉપાડી બીજા બધું કર્યું આ જીવને નવો મનાય ગાય કેવળ દેહાથી માન હૈયા દોડી અને પાછા ચણા પાડીને હોય એનું વાંક નથી એમાં કોઈ વાતું કરતું હશે ન કરે આટલી ન શીખવાડે કોઈ ધક્ ધકી ગયા આપડે કેવાની કઈ જરૂર નહી હા નઈ કઈ એ બરાબર છે કેટલી વખત કહું છું પણ આપડા કોઈ મોટેરો કોઈ ત્યાં વાત નહીં કરતો હોય કઈ નજ કરે તો અહીં આવે તો લુસણિયું ટપી નાઈ લે આવે હવે એ દણે ટપવાની જ આ ચીજ છે ઓફિસ માં જાય તો ટપી જાય જ્યાં હોય ત્યાં ટપી જ પણ અહી આને મૂક્યું છે હું કપવા હતું જો આટલું જ્ઞાન ન અને એ માણસ ન થાય એ નાના ને નથી કેતો વાંક તમારો બતાવી તમે કોઈ દી ઉપદેશ ન દેતા હોય કોઈ દી અંબારો કારણ કે મોટા તો આવો સાળગ્રામ એટલે કઈ બોલાય નઈ ચંદન ચડાવવા બોજ આવું બધા જરા પાંચ વર થાય ત્યાં સાળગ્રામ પછી ચંદન જ ચડાવવાનું નવા આવ્યા હોય ને કૂટવાનું આ શાળગ્રામ થઈ જાય જો ચંદને ચઢાવતું કારણ સાધુ સંતને ન ખેલ જમારે કાંદા મળી જમારે હરા હરા પહેરાવી બધું કરે પણ આટલી ભૂલ છે એમ કોણ કે સાચી એ કેવી રીતે સુધરે ધર્મગુરુઓની આદર્શા છે આવડા દાન કરે ને ખાઈ ને મજા ના રહો બાવો મા જનિયો રે ભાઈ બાવો મા પડ્યો રૂ નો ઢોકળો રે ભાઈ બાવો બોલો અને જેને ભગવાન માં વૃત્તિ રહેવા લાગે એને તો કામકાજ કરે પણ રહે એ જ હાથું જ તો કઈ ભૂલી જાય નવરા પડે અને જે કામકાજ માં નથી રાખતો એને બેઠો હોય તો ના પાડે આ સમાજ છે તરાય અમારો ભગત લાગે છે સાધુ સામા મળેલા માટે સાવધાન થઈને ભગવાન ના સ્વરૂપ માં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાન ભક્તિ કરવો એટલે વાત કરીને સીજી મહારાજે બોલ્યા છે હવે કીર્તન ગાવો વચના મૃત ગઢડા પ્રથમ નો ભાવિસ્મો જય ઘણ્યા